ચાકી જાય છે શું કહીશ વૃત્તિ અત્યારે જાય ટીન તો વસ્તા હોય ને બે કલાક માં સન્મુખ થવું બધા પટ્ટા માણસ આપ્યું બીજા બધા સન્મુખ એટલે સીધું કેટલાક કેટલાક કેટલાક કેટલાક એ પ્રમાણે પરિણામ પામે પછી સન્મુખ દ્રષ્ટિ થાય તો જ્ઞાન આપવામાં તો એની દ્રષ્ટિ ને આપણે શું કરીએ એની દ્રષ્ટિ મેળવી આપણે કેમ કરીએ એમાં તો સ્વભાવ સન્મુખ થવું પડશે શું કઈ જૈન સાધુ એ બધા કે થાય સ્ત્રીઓ સ્ત્રીઓ સ્ત્રીઓને મુખ ના હોય મોફ હોય તો મો છે વક્ર પરિણામ છે ત્યાં સુધી મોફ ને કપટ બે હોય તો એ થાય પુરુષ મોક્ષે જવા માટે બે અવતાર પુરુષ નો જોશે પર્યાય માં મોક્ષ જાય સ્ત્રી પર્યાય માં મોક્ષે જાય એમ શું સ્ત્રી પર્યાય માં મોક્ષે જાય અપવાદ કોરોના જેટલા તાર બહુ હીરા નું એટલે કર્યું પછી બહુ ઉત્પન્ન ના થાય એ રાડી જ્યાં હાડી દેખે તો જ્યાં હીરો દેખે તો એને કહેવો કરે આપણને છે આમાં બઢ્યું હતું સ્વભાવ એવો મોટી બેન એક્સપર્ટ છે એવું નહીં પુરુષો ને એવું ના આવડે સ્ત્રી ને પુરુષો બંને માં આત્મા છે સ્ત્રીઓ મોટે ના જાય એવું કહેવાનું કહેવાનો ભાવ હતા તે વાત આવરી ન એ તો અહીંયા જ્ઞાની પૃષ્ણ પણ આવું ફરી કરવું કપટ ના કરે જો ને સે કપટ દેખાય છે ના કરે પણ એ તો અવતાર્યો છે અને પુરુષ નામો હોય શ્રોધ અને અંદર થી શાંતિ રહેશે મૃત્યુ થાય લાગે છે ને તો નાખે મૃત થાય એકતા થાય પણ અવતાર ગયો પણ જયારે ફરી જરાકતા ફરી ફ્રી થાય બનતા સુધી ના થાય આપડે આપે ને જોયું નથી અરે ચારિત્રમ બહુ જોયું નથી જગત આ બધા કઈક કાર્યક્રમો ની મને બતાવ ચારિત્રમો ની કોને કોઈ વિસ્તારની છે બધા આપડે આચાર્ય ચારિત્રમ ની ચારિત્રમિ નો ચારિત્રમ ની મિથ્યા પ્રમોહિ ચારિત્રો ની તો દત્તન મોહની બાદ થયા પછી બાકી રોઈ ચારિત્રમ મિથ્યા પ્રમોહિ ની નાચડી માંથી દત્તમ ભાગ બાદ કરી નાખીયે ત્યાર પછી બાકી હિરો ચારિત્ર મૂકી દે આજ ગણિત થઈ ગયો એવું બોલે છે અને તેમાંથી દસર મોહની એમાંથી કાઢી ગઈ આપડે તો બાકી રહીશું કઈ મોહની તક સારી તમે શું કહું એટલે હોય તેને સારી બાપ કે જાતા નથી બાપ છે એવું કશું જાણતા નથી ચારિત્રમ તમારા તો ચારિત્રમો ની વર્ષે છે ને જુઓ તો એટલે સમય ચારિત્ર નવનીતભાઈ જુઓ કાર્યક્રમો ની બહાર નવનીતભાઈ કરે છે કાર્યક્રમો તમે જુઓ છો એ ઘન્યાર ઊંડી વાત કી જઈ ગઈ વખતે પારી હોય તો બહાર જી જીજો પ્રશ્ન પૂછે રાત તો ચાલતા ચાલતા ગયા હોય આગળ અમુક આગળ મોટો વડ હતો તમે તો એમાં બંધ મોટર માં એનું ઘર મોટર માં તમને શું ખબર પડે કઈ આગળ વડ હતું બધું છે ક્યારે બન્યું ના હોય એવી વસ્તુ છે તેથી કવિતાએ કવિ એ બધું છે ને બધું કવિ લખ્યું છે એ તો બધું વિચાર્યું સમજ પડી કવિ ગણી તને વિચારી નથી લખ્યું સહજ ભાવે લખ્યું છે આટલા બધા લોક છે આખું ચાર બન્યું હતું હજુ દાદુ બાધુ કોઈ નઈ શંકા ગઈ નથી ત્યાગ કરે છે ત્યાગ કરવું છે ના એ ત્યાગ નહી પણ તપ ની જરૂર છે તપ કરું તે જ આત્મા હાથમાં તપે નથી આગ નથી જ્ઞાની ગુરુ એટલા નથી જાણી શબ્દો થકી જાણનારા મળી આવશે પણ જેમ છે તેમ જાણવું એમ તમ આત્મ જ્ઞાન શું કા એટલું જ્ઞાની એ ભી તમે તમને કશું કહ્યું તમારે કશું કરવાનું નથી પેલા લોકો હાથમાં જાણ્યું એવું કે ભાઈ કશું કરવાનું નથી શું કહ્યું તો લોકો તો આવ્યો બધા ત્યાગ કરવાનું ક્યાં ક્યાં કર્યું શું કર્યું ત્યાં કૃપાલ દેવે એટલાય લખ્યું કે તમારે ત્યાગ ના લખેલું યાદ છે તમે અને પોતે ત્યાગ કરતા હતા મારે ત્યાગ થતો નથી જાણવાનું જ રહેશે સમજવાનું બાકી રહેશે એ તો પોતે લખી લખી દે ને પોતે લખી એમને પણ એવું કહ્યું કે ત્યાગ નો કડાકૂટો નથી કયું એ જ્ઞાન થયું ગયા પેટી મને આબુ દેખાય હું લઈને આવું અને ક્યાં લુગડા ને ગાળું મારા કેટલા ઉદે થાય જેમ છે તેમ નહી દેખાવું પેટી ઉપર નહી આપડા આત્મા ઉપર કે આત્મા પોતાના આત્મા ને જે છે એમ સમજાય નહિ તે છું હરણ છું જેવું કહ્યુંને વસ્તુ પર રાગ કે દ્વેષ થાય એ દર્શન મોની નહિ એમ પૂછે પણ વસ્તુ પર રાગ કે દ્વેષ દર્શન મોની નહિ પોતાની પોતે પોતાનો બોધ નથી પોતે કોણ છે એનું ભાન નથી છું ભાવ છે દ હું દર્શન મોહિની ખેંચી લઉ છું પછી સાયત્ર મોહિની રહે છે એ જે છે ને એ આપ જો બરોબર સમજાવશે ને તો સમજાવશે પ્રભુ ની છે તો એ નિર્વાય શું કેવાય જાણતા નથી એટલે ચારિત્રમો ની બોલે છે બરોબર સારી પ્રભુ ની એક્યાત્મ મો એક મોટું પૂટળો છે એમાંથી પાંચ પણ છે એમાંથી ચાર પણ કાઢી દર્શન મોહની બાકી રહી દર્શન જાય તો બાકી રહી ચારિત્ર બહુ રહ્યો ગયો મોહની ગયો વાંધો શું છે આત્મા થયું ચારિત્ર મોહિ રહ્યું છે ને ગયા અવસર ના પરિણામ તેનું શું થાય તું ને પણ ગયા હતા એ ડિસ્ચાર્જ થવા માટે શું ગયા એનો અર્થ એ થયો જ્ઞાન લીધા પછી પ્રત્ય મોહિ ગયું અને સાવિત્ર મોહિ રહ્યું આજ કોવિત્ર મોહિ રહ્યું એને તમે જુઓ છે એટલે સમય સારી છે તમને સમય સારી બરોબર તમે જુઓ આ ચારિત્ર બોહિ તો કોને ચારિત્ર બોહિ ખર ચારિત્ર બોની પણ કરતા એ સુધી મોક્ષ જતા સુધી આગલા ભાગ સુધી કરતા શું કયું કરતા રે ચારિત્ર મો કરતા રે પણ અહંકાર કરવો પડે અહંકાર કરતા કરતા એટલે એમને ચારિત્રમોની ખસેડવી પડે ની તમારો સારી તમારા ચારિત્રમો ની જુઓ એટલે તમે તમે ચારિત્ર આવ્યા કરોડ અવસાવેલા બને એવું અહીં એક કલાક નું બને માટે કામ કરી લેજું શું કહે ભેદ છે શું છે ભગવાન નું કેવળ નામ સંપૂર્ણ અંશે કેવળના ભેદ છે કમિના છે પાણી સંપૂર્ણ છે જય એટલે આપડે કામ કાઢી લેવું આપડે તમને પૂછે પણ તમારે સમજાવવું જ્ઞાનીકુષ ને અન્યાય પણ આવડો બધો કેટલી કે તો તમને ખબર નથી મિશ્ર મોહની અને સંયોગ ભાગ પડી જાય થોડા કિમોહિ કપાયું સત્સંગમાં ગયો કપાય તો ભાંટ તૂટી જાય સાધુ વાતર ની ગાંઠ તૂટેલી છે એને ઉત્પન્ન થઈ શું થયુંત્વ મોહની મોહની આકાર મોહની કોને કેવાય કે એક જ પ્રકાર નો રાતું કરો વધારે હોય જ નહીં ને શું હશે એના વિચારવા મને બઉ ને ભારે રહેતો હાથમાં શું હશે ના થાય આવો હશે કે તેવો હશે આમ હશે કે શંકા જાય નહી શંકા જાય એટલે ભગવાને કહ્યું જેને સહાય નિસંગ મિશ્ર મોહિ મિશ્ર મોહિ એટલે આ ખરું છે એમના આહાર નહીં પડેલી છે નહીં પડેલી આહાર આવશે અને લોકો આજે આટલા ભેગા થયા હતા પાંચસો માં અને મારે દસ પચાસ એક દિશ્ય છે એની જ છે નવો સંસાર ઉભો કર્યો નવો સંસાર એટલે પચીસ શિષ્ય છે એ મિથાત્મ મો નાના મિત્યાત્મ મોહ નહીં ખરું મિત્ર મોહની મેં ભાઈ મિત્ર મોહની એટલે આ મોટો ખરો છે શું કયું અધ્યાત્મ નો એમાં નાના કહેવાય શું કયું મોટો કરો આ મોટા વિષયો નો નહીં વિષય થઈ ને માન નો કસાયો રે કસાયો રે એ કસાયો નો મોહ થઈ ને કસાયો એટલે આત્માને મોહકરણ આય મોહકરણ બને મિત્ર થઈ હે એટલે મિત્ર બની આ તો આરદશા છે રાતે જ દીધું થેન્ક યુ દવા લે આવો થોડું થોડું બોલાતો નથી જય સત્િરામ હાથમાં આરામ દીવો દીવો થાય ચોથા આરામ કોક કોક હતા કોક કોક દીવો બે કરોડો એક આત્મા હીરો ગયા છે બાળકો બપલો શું કરે એટલું આપડે હિરે છે ને મોટા ઉંમર ના થઈ જાય સમજ્યા તમે જો મોટી ઉંમર ની વ્યવસ્થા હોય તો તમે અહીંથી દુકાને જાવ જ નહી દુકાને હાથવાની ચિંતા ના હોય ને જે વ્યવસ્થિત હોય તે હાથે આ જાણવાની તમલ ના વાળા આવે બધા ભૂત્યાન ભૂત્યા અહંકાર બોલા બોલ કેટલી જતો રહી ગાડા થઈ ગયા બોગડા થઈ ગયા એવા બધા થઈ ગયા નાની પોલી પાસે ઘોડા થાય નહિ તો પછી જીભ જતી રહેલ થઈ જાય શું કરવું પડે તો સાધુ આચાર્ય તેને આ દફે ને પૂછે ના સાહેબ એ જ્ઞાન દર્શન સારી આ તરા સોડા મારે સોડા માંથી પેલા અવરું બોલે તારે આ વડા વધારે કડક બોલે કડક થઈ માપી ગયા છે આ દુવાન કે સંકેતને બારો છો એ ને સાન આપણા મત બારો થઈ જાય ગઈ ક્યાં ક્યાં બહુ થઈ ગયા માતા ગોશિયા જાય કે蘭દ નાગોણ નગરજી ગોશિયા જાય બેન યો આકા બીસમકા બીડી પીવાય અંદર તો ફુલ્લી જ છે બધી વાત પણ આ દેખાવનું છે એટલે અમે આ દેખાતી નહિ ચંદ્રકાંત કે છે કેવી રીતે બધા દોષ જલ્દી નીકળી જાય જો અમારા અમારી પાસે બેસ વેસ કરવાથી બધા દોષો એવા સહયોગ ઉભા કરી આપો કેવા બેઠા બેઠા જ રહીએ બેઠાણ બેઠા રહીએ એવા સહયોગ ઉભા કરી આપો તો તમારે તમારે ભાવના કરો ને એવા સહયોગ ઉભા થાય ભાવના કર્યા કરો ને રાત દાળ ભૂલશો નહીં આવકાર આવનાર પાસે શું છે એ ફાયદો શું છે નુકસાન શું છે આવતા એવું કઈ હેલું છે તમને ઉત્તર તો આવો પણ એ કઈ હેલી બની શકે એમ છે આવશે ભાઈ લો બોલાવા આવશે ભાઈ લો બોલાવા આવશે હું નાખી દઉં કરું કારણ કે તમારી ચાર દાડા પાછું બોલાવા ફાયલો થોડે નઈ કરે ફાઈ શું ભાવના કર્યા કરવાની આમ કરતા કરતા કરતા ભાવના કરો છો આપણા જ્ઞાન માંથી બે ચાર હવે વહેલો મોડો નહી પંદર એસી હજાર બહુ બરકરા વાળો એટલે અહીં લટકે તો હે એટલું જોવાનું આપડે કદાચ હા જ્ઞાન માંથી લીધા પછી શોધી નાખવું હોય તમારે તમારા ઘરે જાડા રોપિયા હોય બગીચા સમજા તમારે કાળી નાખો તો નાખે પણ દાદા જ્ઞાન લીધા પછી એને એવો વિચાર આવે એવું એવું કરો આવે બધા ના હોય એને આપડે ચેતવીએ તો એ પાછો ભરે શું કઈ હા આ બેફામ બેફામ બેફામ એવું લખ્યું છે શું લખ્યું છે વિષયો નિડરતા એ વીજ છે શું વિષયમાં કપટ કરવા એ બધું કરવું બધા નિવીસ કહેવાય શું કયું મારી નાખે અને એવું થતું કાળી નાખવાની સત્તા કરી દેતા સત્તાવાનો થાય છે એવું ગમતું નથી સત્તા તને જયારે બેફામ થઈ જાય બેફામ પણ સાધારણ દાદા જ્ઞાન લીધા પછી એમ હવે વિચારો એવા જે આપણું જ્ઞાન લીધેલું એમ તો કર્મ ખપાયેલા બનાવ છે ને બધા આપીએ દાદા એને કર્મ પછાડે એમ થયું હેમ હોય તો એને પછાડે એવું જ થયું એવા કર્મો હોય એવા કર્મો નડતા નથી કર્મો તો હોય તમારે માણસ એટલે તમે માનો હા હવે ફસેલા માં નીકળી કેમ અને પેલા ફસેલા મદદ કરેલો કર્મો એવા હિસ્સા જ કર્મો અધિક ના ડેવલપમેન્ટ હોય પાસે એટલે ખપાવેલા હોય તમે ખપાવેલા હોય તો હાથ બચાવી આવેલા તમે ફરશે શું નાનપણ માંથી બહુ જ ફરસો શું કરો છો મોક્ષ ફળે ડેવલપમેન્ટ છે ને અને આ તો ભાને જ નહીં જવાબદારી તમે તો બધું કર્મ કપાઈ કપાઈ ને તમે તમારી છોકરી અરે શિક્ષા લેતી હોય તો તમે રાજી પાંચ હજાર ખર્ચી શિક્ષા આપો તો જયારે થોડા ડેવલપ નથી એ તો શિક્ષા તો દસ બગાડીને પણ શિક્ષા તોડી નાખા કારણ ડેવલપ નથી ને મનુષ્યપણા નું ડેવલપમેન્ટ શિક્ષા લેવી તો પોતાની છોકરી કલ્યાણ કરવા માટે એટલે જૈનો આપડે ના પાડે સમજુ હોય આપડે અને બીજા લોકો બીજા અમુક ડેવલપ થઈ ગયું હશે લોકો આપણને મૂર્ખીત લોકો છે આપ તો એમ કહો છો કે જે જેના ડેવલપમેન્ટ પૂરું હોય એ જ અહી આવે મારી પાસે કોઈ આવે નહી બને નહીં હા અને પંજું આવે તો એવું ડેવલપમેન્ટ નહીં અમારું પૂન્ય પૂરું હોય એમ શૂન્ય શૂન્ય એટલે આ માટે પૂર્ણ ગુરુ હોય આવે તો પછી પોતે ખોદી નાખવું એ તો મને મારી વડા અવરોહવું બાજે ભાવ ચુખો રાખે સદન સત્તા થતી નહી રતી આ જ્ઞાન થી કઈ તમને પર્વત જગ્યા નથી ના દાદા સદ્દન સત્તા જતી રસી વાત કરી છે પણ જ્ઞાન લીધા પછી એને એ ભાવ એવો આવે નહી આવું એ તો આપડે એક દાખલો આપવો જ પડે નહી તો આ ગુસ્તું બંધ થાય નહીં જ્ઞાન સ્વભાવ સન્મુખ થયેલા હોય એવા થોડા ઘર માણસો આમ જ્ઞાની બેઠા થોડી જ્ઞાની જ્ઞાની અમે સન્મુખતા રાખી સન્મુખતા એટલે ભલે તમામુખતા ભાવતા બઉ થોડા માણસો હોય નાઇન્ટી ડિગ્રી ના બઉ થોડા માણસો હોય કેટલાક હોય કોઈ પંચ્યાસી ડિગ્રી ના હોય સિત્ર ડિગ્રી ના હોય કોઈ હાઈગ્રી ના હોય ને અને કેટલાક ના પોસઠ ડિગ્રી હોય એ જ્ઞાન લેતો હોય આપણું જ્ઞાન પૂરેપૂરું સમજે એ ડિસ્ચાર્જ સમજે ને તો ફરી મને કેવા ના આવે મને દાદા આમ થાય છે કેવા જ ના આવે શું સમજે તો ફરી મને કેવા ના આવે છે પૂછવા આવે છે શું કહ્યું તન્મુકતા થયા આવે ડિસ્ચાર્જ થયું ચાર હું ફરી રસિક ભાઈ એવું એનું ભાન રે તો ચાર્જ થાય વાત વાત બઉ સારી છે પણ સમજવી સારી નથી સમજવી સહેલી પણ અન્મુખતા નથી શું કયું જેટલું અઘરું છે એના જેટલું બધી ભાવ ને એને ભૂલી જાય છે શું કહ્યું પછી પાછું રમઝનભાઈ હા શું કહ્યું બીજી વાંચવાના મુદ્દા ભાવ ને એને ભૂલી જાય છે બરોબર એટલી એટલી સન્મુખતા ઓછી ના તન્મુકતા હોય તો આપડી વાંચવા પછી હોય ને તન્મતા હોય પણ